બધું કામ થઈ જાય દાદા જૈન ના પદુષણ ચાલે છે ને ક્યાંથી નીકળ્યું બધું લોકો કે જે જે દોષો કર્યા છે અને રાત્રે નમેશિવા તો રાશી દેવસી દિવસે કરેલો રાત્રે દેવસી કરવાનું રાત્રે કરેલું હોય રાશી કરવાનું અરે ખેતી કચ્છી લોકો નામ આવેલું ને આ શબ્દો છે માધી ભાષાના શું માધી ભાષા ના શબ્દ જય સત્યાન દાદા જોડે લઈ જા એવું ના નીકળે અને હાવ દલ હો તો તમે અઠવાડિયે કાઢજો કે સર અને એથી ડલ હોય તો પખવાડિયે કાઢજો અને તેથી ડલ હોય તો એક મહિને કાઢજો અને તેથી ડર હોય તો બાર ક્યાં ના રાહ જો મહારાજ ને પૂછી આવી વખત એવું આપણું વખત માં પણ બીજા ત્રિસંગ ના વખત થયું તું આ સુટ ઓન સાઈટ એ ત્રેવીસ માં ત્રીસ ચાલ્યું અને મારી વખતે બધા ચાલ્યું એટલે ભગવાને કહ્યું આવું કર્યું આપણે સાઈડ ચાલુ કર્યું છે પાંચ વખતે દસ વખતે પ્રતિબંધ કર્યું એટલે જેનું અતિક્રમણ કરો તેનું પ્રતિબંધ કરવાનું નહીં તો નહીં કરવાનું અતિક્રમણ કરો તો જ પ્રતિકૂળ મે તો આ બધા ચાયો પીએ છીએ અતિક્રમણ ના કહેવાય અતિક્રમણ કેવાય તેનો પ્રતિક્રમણ કરવો કે બીજા બધા નીકળવા જઈને આ સરસ રસોઈ બનાવી હોય બધા મોડા બગડી જાય આ ઇન્ડિયન શું હોય છે સરખું કરે નઈ હારું હારું ના ઘડી ખાય છે એ તારે બોલવાની જરૂર નથી કારણ કે भूल देखी शक समा तार, हो कहीबर कड़ी खाई थी बोझा बोली तार मन में शू के काल मुखो काल मुखो रो नो अतिक्रमण कर रहे। જે ના મસ્તી હોય તે ભૂલ આપડે કાઢી એટલે ઉપકાર માને કે સારું થયું પેલી પછી કરે અમેરિકા જીવન બધું બગડી ગયું સારું જીવન ના હોવું જોઈએ જીવન પ્રેમ માં હોવું ભૂલે ના કરાય जब प्रेम है तो भूल दिखाई नहीं भूल कर आम करवाई नहीं समझती खबर पड़ सूरती खोन भागी नही તમને ખબર પડે તાર મોકલ દીવન બાપ ની માની છોકરા ને બધા ભૂલ કરાય પોતાની એકલા ની ના કરે કેવો ના આવ્યો અક્કલ વારો પોતાની ના કરે સંપૂર્ણ પોતે સંપૂર્ણ જણાય ને પોતાની જાતને પાછા મૂકું તમે આપડું આ દાખ દાદા આ દાખ દેખાય મળી જોઈએ કે આપડે નાખ્યો પથ્થર જે દાખ પડ્યો એ જોવાની દ્રષ્ટિ મળવી જોઈએ આપડને ના પણ આપણને મળી છે બીજા દુકાને લઈને ભાઈ આપણને તો મળી જાય ને કે આ ભૂલ થઈ આપણી ભૂલ ખબર પડે આપડી જાગૃતિ દેખાડતો જાય લોકોને તો ભૂલ જ ના દેખાડે પોતાની ભૂલ દેખાય ની તો ભગવાન થાય પોતાની ભૂલ દેખતો થાય ભગવાન થાય બીજાની ભૂલો કાઢી લે બઉકલ વાળો એમાં તો કોઈની ભૂલ જ કરતી નથી નઈ કેટલા હજી આપડે એની ભૂલે પણ મને બહુ દેખાય છે બઉ કે છે મને એની ભૂલ્યો મને થાક લાગે એટલું બધી રોજની વિષય ના કાર્ય તમારે જોઈને તો આ તો દાદા એ કાર્ય બાકી જાનવર ને ના શોભે એવા મનુષ્ય કામ કરે અત્યારે શું કર્યું જાનવર ને શરમાનવર મળું લે શું કહે પછી મળે કઈ લઈ પ્રતિમા કરાય કરાય કરવા પડે કેવું પ્રતિમા ના ચાલે વ્યવહાર માં ભાઈ થાય એવું હોય ત્યાં પ્રતિવો દાદા ભાઈ પૂછે છે કે પ્રતિક્રમણ કઈ રીતે કરવા ગયા તમે અને એને કહ્યું તમે કેમ શું તેમ છું અરે દુઃખ તો થાય તો નામ ના પ્રતિ કરવાનો બે નું નામ છે જ્યોતિ એ હે જ્યોતિ ની માયા મનો ભગવાન જ્યોતિ ના ભગવાન શુદ્ધાત્મા ભગવાન તમારી સાક્ષ છે એવી રીતે કરવું હતું હજી તમે તું કેમ ને અમે ઉપર તું બેસી છુ એ જવું તો જાય ને એટલે ખાલી ઉપાડે આપડે જે ક્ષમા માગે એ પ્રતિષ્ઠિત આત્મા ક્ષમા માગે ને જે ગુનો કરે તેને પ્રતિષ્ઠિત આપડે એ પૂછે છે કે જ્ઞાન લીધા પછી કર્મ બંધાય ખરા કે છે આખું કઈ તો બંધાય બંધાય નહી છૂટે નઈ ને નિવેલો થાય જ્ઞાને કરીને અજ્ઞાન નો કર્મ અજ્ઞાને કરીને બંધેલો એ જ્ઞાને કરીને એને નિવેલો કરી લઈ જતા છૂટી અજ્ઞાને કરીને બધેલો અત્યારે ના ગમે પૂછે છે કે આપને મળ્યા પેહલા અને જ્ઞાન લીધા પહેલાના જે બધા દોષો થયા હોય એ બધા દોષો નો એ દોષો જયારે જાડા હોય ને હજુ પ્રસરથી આયા કરે એટલે આપડે ખબર પડે કે આપી છે એટલે એનો દોષ વધારે એ વધારે એના બધું ઓળખાય કે કયા હતા તે આવે ની પેહલા નો ગુણ છે આ દોષ હતા એનો બધા કેટલાક દોષો છે ને કશું કરવું ને જે દોષ છે તો શું કરવું કોણ બધું પેલા જ્યોતિ પૂછે છે પેલો કાગળ લખી નોકલાયોલિફોર્નિયા કાગળ એમનો આજ્ઞા માંગેલી એ પૂછે છે કે ભજન કરવું હોય પણ ટાઈમ જ ના મળતો શું કરે સમય ના મળતો હા સમય ના મળે શું કરીએ એ તો જેમ તેમ ખાઈ લઈએ તો પેલો જેમ તેમજ એવું લોકો કેમ વારંવાર કયા કરતા હશે કે અમને ટાઈમ નથી મળતો જાતે ઘલો છે આ પતંગ પતંગ પતંગ મુંબઈ દેશમાં પતંગ દરો ઘૂસે કેટલી વાર લાગેલો હતો કે મારી ભગવાન મારા ને મારા કેટલા અવતાર બાકી છે કેમ પૂછો છો બાકી રહ્યું નથી ભગવાન કે છે શહેર માંથી ગામ પછી બીજા એક ભક્તો હતા તેને પણ પછી એક વેસ્યા પણ આવી મારે કેટલા આવતા બાકી રહ્યા બધા આયા છે ચાર પાંચ જણ આ તર બાર ગધડો દેખાય છે આ તમ પાંચ જણું છે તમારે ખરાબ લાગ્યું ભગવાન ગધેડા જોડેલા પછી ભગવાન કહ્યું બોલે આ થઈ ગયા પુસ્તક સારા શાસ્ત્રો નું કામ નથી જો તને આત્મા ચડ્યો નહિ તો ત્યાં શાસ્ત્ર જંગલ માંથી ભગવાન કોઈ જંગલ માંથી પોખ મળે જાય તારું કલ્યાણ થઈ જાય મળે છે ત્યાં કે એક રૂપિયા તમને શું આપવા પડે કારણ કે એને માથા પર મન ઉપર ઉક્યું શાસ્ત્રો ને શું કહું છે આત્મા કે ના જડ્યો તે તપાસ કેટલી સંસ્કૃત આવતું નથી સંસ્કૃત બોલતો ખરો આ ઋલ કે છે તારી બોલી ઉઠો ભાષા ને સુવર્ગે ભૂર કે છે રણમાં જે જીતે તે શુર કે છે શું કે ભાષાણ તો રણમાં શું કે ભાષાણું ચલાવ પંડિતમેન્ટલ માણસ નું કામ નથી ભાષાને શું વર્ગે ભૂલ રણમાં જે જીતે તે આપણે જીત્યા પૂરતું ઇગોરી વધારે ચડાવે છતાં વેરા રસ્તો ખોટો નાખે આપડે જે ઓછું મળ્યું કષ્ટ પડે છે કેટલો કષ્ટ પડે મોગ સારું બેઠા છે બધું એવા અનંત मे भूमि વાતે જુદી એ ફળે જુદી જાત ના ફૂલ સુગંધ નથી હોતી જ નથી હોતી અરે આ ઝાડો જ રીતે બધા હોય તો ચાલ કે અહી કોઈ આવી હે નિંદા કરનારું જરૂર ના થાય તમારે ભેગા કરવું હોય તો બે એટલા બલી આવે ચાલે આખો જાડો જેના જેવું મોટા મોટું પાપ નિંદાનું તેવું છે આ ધંધો ધંધો એટલે તમને અહિયાં કયો માલ મળે નહી મારે જોઈ ને શું કામ છે આપડે એના બેન પૂછે છે કે લોકોને ચોખ્ખું આપે અને બે કરેલું ખા પૈસા અને આપેલું બે બોલો સુખી કેમ કઈ થાય અને આવતો ચાર પગ અને પૂછ્યા હશે કુદા જય સચિદાર ચાર પગ ને પૂછવું ફર્યા કશે અહી ખબર ભણ નથી કરો એ જ માણસો કમાતો હું અક્કલ વાર કબ આપડે આમ <laughs> सीधा बोले क्रोध मान मोभ चार एक, पछी एक था बोला क्रोध ओ जाए पी मन ओ जाए पी कब्ड ओ जाए पीभ तो छोड़ो जाए હોય કેટલા થોડો લેડીઝ પૈસા ઈચ્છશે લોગ એવી વસ્તુ છે કેવા પ્રકાર નો લો ના કરે પણ થોડું કરે એટલે કઈ કરે થોડીક વર્ષ એટલે ઢીલી થઈ જાય ખરા પણ થોડીક ઢીલી થઈ ને એટલે ઢીલી થઈ જાય હિસાબ કરે એમને પોતાને કઈ જોઈતું નથી મેં કઈ પૂર્વે કઈ કર્યું છે તો આ ભો માં છે તો ફરી ખેતરો નાખી ખેતરો એમને પડી રે એટલે દણા ફૂટે એટલા જ નાખ્યા જાય બધો ખાઈ જવા જાય બધા અને ધર્મ આપવાનું હોય તો હિસાબ કાઢીએ વાહ વાસ થાય વાહ વાસ થાય તમે લોકો તો બઉ પધ્ધતિ માટે રાખવાના દાદા તો ભી વાણિયા તો સમજા વગર આપે ને એટલે એનો ના સમજાનું ધર્મ નું સમજાવે શક્તિ લગાડવા માટે એ નાસ્તો હમળે નામ આપે ગયું ત્યારે નહીં નામ નઈ પડી ને આ તો હમળે વેચવા પડે નામ શું વચ્ચે કયું લીધે ત્યારે નામ અમે હા સુરત ના વેપારી છે પચીસ લાખ આપવા મારું નામ જોડાય તો આપડા બધા આપડા માણસે કહ્યું કે દાદા ને હજુ મળ્યો નથી દાદા ભેગો થયો નથી ભેગો થશે તો નામે ભૂલી જશે હા દાદા શું કરશો એને કેમ એવી રીતે લાવીશું કે નામ માં વપરાય ગયું ફળ મળી ગયું આજે વાહવા કહીએ ને આનંદ થાય એટલા માટે ઓહો કેવા સરસ વિચારો છે એવું તે બધું થાય જ ના થાય મને એવું ખબર પડે કેટલા સરસ હું કેવો હતો આ હું કેવો હતો ખબર હોય મને ખબર દિલ્હી જરૂર છે દિલ્હી પૈસા પૈસા કારણ કે એવી રકમ આપડે તો આવેલી હતી કે આપડા મહાત્મા કોઈ ને અડચણ પડતા આપજો નથી એટલે એ રકમ એ ધંધ રાખી છે મારા ખૂબ બધા સત્સંગ છે જ્ઞાની પુરુષ ની ભક્તિ તન મન ધન થી કરવી ગયા સાહેબ પૂછ્યું એક જોડે કે સાહેબ જ્ઞાની પુરુષ ધન શું કરવું છે પૈસા માં પૈસા આખો દસ સાત લાખ પેલા છે પેલા સિક્યુરીટી માં ત્રીસ લાખ રૂપિયા છે દસ ગયા ખા પછી અને પછી હા ચાર પાણી વધારે થોડું દારૂ એને તો કામ કામ એવું રીતે રાખવાનું શું કરવું રોકડું હાથમાં ના આવે ધંધો આવે બીજું આવે રોકડું ના આવે થોડું દેવું આવું લાખ રૂપિયા વ્યાસેટ આપું પચીસ હજાર એવું એટલે એવી કઈ રીતે ગાંઠો પડી હોય લોભ ની ગાંઠ આ વાણિયા લોકો ને વધારે પટેલ લોકો ને આ રીતની એવા તો કયા પ્રકારના કર્મો હોય તો આ પ્રકારની ગાંઠો બંધાય બધા એ બ્રાહ્મણ બ્રાહ્મ માં લોભ ની બોરણી ના થાય બધી જબરદસ્ત થાય છે મારવા મારવા હોય ને એને હારી રાખે અને આપડા પેન્શન સારી હોય તો પેલી તેરસે લાવું તો હાલ આવીને કે સારું કે જેવી દેખાય આપણે પૈસા ના જવા જેનામાં એક ગુણ હોય એ મારવાડી નો દસ લાખ હોય તો દોઢ લાખ ભગવાન ના કહેવાનું હા દરેક મારવાડી નું ગુણ બીજા બધા વાપરે ભગવાન તો ના કહેવાનું જ્યોતિ પૂછે કે કર્યું ક્યારે પૂરો થશે અને આજના સમાજ માં સાચા માણસો હશે એને તકલીફો કેમ વધારે પડતી હશે સ્વાગત દેવભાઈ જ્યોતિ આપણે ચોરી કરીને પૂરી કરી નાખી તકલીફ ના પડે કેમ નથી કરતા સ્વભાવ નહી ને ચોરી કરવાનો અને અત્યારે ખરાબ કરી રહ્યો છે શું કરતા હા માટે કોઈ અન્યાય થઈ રહ્યો નથી બધા ન્યાય જ છે અત્યારે જે દુખી સુખી દેખાય છે ખરાબ કામ કરે છતાં સુખી દેખાય છે I know he doesn't think he knows. You can see me. He's got first... Shan is second Mark. In recent years I haven't read entirely. He is <laughs> the <laughs> king. <laughs> ના બધા મંત્રો નો રાજા છે તે નમસ્કાર મંત્ર નવારી બધો એ શું કે છે નમસ્કાર મંત્ર ને મંગળી બધા મંગળ પ્રથમ મંગળ ગાય ગાય બીજા બધા વખાણ ન્યાયથી શું કે જ્ઞાની કે પોતાનું બધી કે અમારું હાચું પેલા વૈષ્ણવ નથી કયું એટલું બધા ને સાચું છે જે કરે એનો લાભ પછી સમજે ને ગાયત્રી માં સારો છે સમજુ ભાઈ ને બધા એમ કેમ કે ગાયત્રી મંત્ર અમુક કરી શકે જે કરેલા હોય ના હોય મારી ખાયા લોકો ના એમ કે તમે ગાયત્રી મંત્ર કરો તો તમને સદે નહી એવું કેમ કે તમે ગાયત્રી મંત્ર તમે કરો તો તમને નહી સદે તને કેવી જાય બોલું તારા બાપ ને શું આપડે કરે તારા બાપ નો કાયતર મત રહેણા થી ના બોલાય કેમ બિરા ની કઈ ગુનો કર્યો પાટ મા આપડે કેવું ગુના ગુના કરે છે કે ના બધા વિષ્ણુ સહસ્ત્ર શિવ મહિમા નારાયણ કવચ આ બધું ક્વા કાઢ્યું લોકો જે રસ્તે આ ડ્રાઈવર ઊંઘે રસ્તે ના થાય હું કહે છે ગોળ ગોળ ફેર્યા શું કર્યું ગણ્યોકારી છે આખો દારો ઘણી આ બધું કરે છે એમ તો કકાાયત વાયજે તો આ બધું કરતા હોય એમ તો કકાયાત ભાઈ કકાયાત તો શું કમાયું કકડાટ જાય ત્યારે ધર્મ પામ્યા શું થયું કકડાટ કકડાટ છે ખાધું રાખી દીશ પછી બધું હુમણા આવી કેમ ત્યાં ભૂખ મય બહુ લાહ બી ખાધું તી સાધુ નામ કરી નાખી હોય ખુશ થઈ જાય સમજ ને બધી ત્રીજો પ્રશ્ન ગંગા જમના સરસ્વતી નામ જુદા છે જ એક રૂપિયા છે હા કશું જળનું કશું મહત્વ નથી જળનું મહત્વ એટલું છે કે આ ગંગા જમના પાણી છે હિમાલય પરથી આવે છે બરફનું પાણી છે ને એટલે એ પાણીમાં જર્મ પડતા નથી શું થયું એ સાયન્ટિફિક એવિડન્સ છે શું છે કારણ ગંગા જમના માટી અને આ પાણી બે ભેગું થવું જન્મ પડતા નથી એટલે આપણા લોકોએ શું કરેલું કે મળતી વખતે ગંગા પાવો જમના પાવ પડે જીવ સાંકેતિક વસ્તુ અત્યારે ત્યાં રાજી મારે સાફ કરું છ કેમ નામ સંપ્રદાય વાળા બધા થયા ઘેટા ભાઈ ભાગ્યા ને એટલા ઘેટા ભાઈ દે અને ભરવાય શું ભરવાડ હોય એટલે લોકો ગેટા હોય ને કાઢ્યા જૈનો થાય બિન સંપ્રદાય ધર્મ પણ સંપ્રદાય થાય શું કહ્યું કારણવાસી સંપ્રદાયપ્રદાય તેરાપંથી સંપ્રદાય દાદા ભગવાન જમતા જમતા બોલાય બોલાય ના એ બોલાય જીભ જીભાઈ જાય બિચારી ગમતી વખતે જમ હારું રહે જમો. પૂછે છે ક્યાં આઈ ગયા છે અહીં મો દુધ આવે પ્રમાણ છે પછી ખાવાનું વ્યવહાર થયું નહીં પી પી અક્રમ માર્ગ છે અક્રમ વિજ્ઞાન છે આ